મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ નામ કૃષ્ણ સ્વામિનારાયણ હરે સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે ખોટું બોલો બોલો સ્વામી નારાયણ હરે હરે સ્વામી નારાયણ હરે બોલો સ્વામી નારાયણ હરે બોલો સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે અઢારસો સિતોતેર ના સુધી પંચમી ને દિવસ રાત્રો મસ્તની પહેરી હતી ને ધોળો ખેંચ પહેર્યો હતો ને પોતાના મુખાર આગત પરમ તથા દેશ દેશ ના હરિભક્ત ની બેઠી હતી તે સમય શ્રીજી મહારાજ ને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે હજુ જવો સાધનો ત્યારે શ્રીજી મહારાજે જે ડાયો હોય તેને પોતા જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખા આવ્યો ને તેની ઉપર પોતે હતી રાખીને કામ શું છે સંત નો અવગુણ આવે પણ જે દાયો હોય તેને સંત નો અવગુણ કેમ આવે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે દાયો હોય જે કોઈ અયોગ્ય સ્વભાવ ઉપર પોતાને અતિ હોય અને તે સ્વભાવ ઉપર જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવ ને ટાળે નહીં ને બીજા સંતમાં કઈ સ્વભાવ દેખે તો તેનો અવગુણ દેખે તેને તેને ઓરો ઓર. વાંચે કઈ થોડા તમે તો વખતા હોય તો આવે છે દેખે છે એને દેખે છે પછી એને ટાળવાનો પ્રયત્ન કરે અને એમાં એ ટાળી જાય અને એ બીજામાં પાછા દેખે ત્યારેવાય છે એકબીજા નું કોને એ કઈ આમાં ન ઘટે તો ખબર જ નથી કરે. હોય એને કઈ પછી નહીં એવું બધું જાદુ ના હોય પણ એમ જાણી આ પહેલા મોટા ઓળખતા નથી એમ જ કરો હોય એને તો આવે અભાવ સામાનો મોટા પુરુષ નો પણ આવું ડાયા થવા માંગે ઘોડા રહેવા માંગે એમ બનવું ભાઈ બરાબર નું કેમ કરે હિક નીકળે એ બધું આમાં એક બીજા પછી એક બીજા પ્રશ્ન કરી અને બધું બતાવી દે અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવ ને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા ને પોતે ઉત્તર કરવા લાગ્યા તેમાં પ્રથમ તો પોતે એમ પૂછો છે લોભ લો જે વેગ તેનું જે તીવ્ર મંદપણું બાળવન વૃદ્ધ તેને પ્રથમ તો એ પ્રશ્ન પૂછો છે કામ ક્રોધ અને લોભાદી ક્ષત્ર જે વેગ માં મંદપણું થાય એમ સામાજિક નું મંદપણું છે તે તો જણાય છે પણ વિચારે કરી ને એનું મંદપણું છે કરીને બાલપણા વધારે વૃદ્ધ માં તો મંદ માં હોય એવું હોય શું હોય એને રાત્રિ હોય તો ભાવ એમાં મંદ તીક્ષ્ણ મંદ તીક્ષ્ણ મધ્યમ એ ભાવ બધા પણ વિચારે કરીને કઈ નથી ઉંમર અને ઓલા ને મંદ પાડવા જ મંદ પાડવા જાય નાશ નો થાય મંદ પાડવા જાય એ વિચારે કરી એ કયો વિચાર એની ઉપર પ્રશ્ન બોલો કરીને છે બાર અવસ્થા પણ આહાર થોડો છે માટે કામ પણ ઓછો છે ને વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય એટલે કામ પણ ઓછો હોય અને વૃદ્ધિ હોય જે વિચાર રાખે અને મોટા સાધુ નો સમાગમ રાખે તેને યોગ કામ મંદ પડી જાય મંદ પાડ કેમ પડે એનો ઉપાય કર્યો આહારમાં ધ્યાન રાખે અને મોટા સંત નો સમાર હોય બરોબર બેસે ને હાસી ને મશ્કરી દાંત કાઢે કોઈ દેવાનું ઉમર માં વૃદ્ધો નો સહવાસ જોઈએ બરોબરિયા નો નો હોય એટલે મંદિર પડે ને કોઈ થી કોઈ થી ન પડે જય સ્વામિનારાયણ કઈ હિસાબ જોવી ને પાછ શીત ઉષ્ણ વરસાદ તેનું જાણી જાણી ને સહન કરે એવો જે વિચાર એવો જે વિચાર રાખે અને મોટા સાધુ સમાગમ રાખે તો તેની યવન અવસ્થામાં પણ કામ મંદ પડી જાય વૃદ્ધો નો જોવાના આવ્યો એટલે સામે વૃદ્ધ જોઈએ વૃદ્ધો નો સમાગમ આ તમે બધા વૃદ્ધો નો કરતા હશો ને વિચાર કરો સ્વામી એ લખ્યું ચોમાસા આજના કાળ માં હવે આજ તું તે કોણ કે મને કોઈ એમાં ક્યાંથી ઓલા મંદ પડે મંદ ન પડે કારણ કે માને નહીં મગજમાં રાજા ચોમાસા વાળાને વંદન કરવાનું કહ્યું વંદન લેવું નિર્માની રહે પ્રશ્ન પૂછ્યો છે કોઈક ને ભાંગ નો દારૂ નો ગાંજાનો ઇત્યાદિ અનેક પ્રકારના છે વ્યસન ક્રિયામાળ છે કે છે તેનો પણ બોલવામાં દસ વર્ષ થાય સ્વભાવ ટાળે છે કે સ્વભાવ વધે છે હવ ના મનમાં હું વિચાર કરો કરી ગયા હોય ને હે પણ જા તો ટ્યા છે આવ વેપાર છે કઈ ભાઈ ભાવ આવી જાય પછી આ માર્ગ ને રોકાઈ જાય આગળ કોઈ નો વધેલો એટલે સ્વભાવ ટાળવા ઉપર વાત છે સાધુઓ કરશે તો ખાશે ત્યારે જીવ તો હશે ત્યાં લગી તો ઊંડા છું એમ કરી હવે એનો સ્વભાવ તારે માલિક આખું ફેર પડી ગયું આપડે ખુદ જો જો અમે તો આ ભાવ ગયો એનાથી કઈ આ ભાવ થોડો આવવાનો છે એ ભાવ મારા જે આ વચના છે બઉ સુંદર છે જીવનની ત્યાગીઓને વાંચવા જેવું પણ પ્રસાદ માં તો કાઢ આપડે બરાબર છે તો એને હું કામ નું એ વચન વાંચે તો એવા માલિકા બોલો પછી પછી વળી મહારાજ પ્રશ્ન પૂછે છે કેટલાક બાળક ને તો કેટલાક ને તો અતિવ માં જેવી પ્રકૃતિ રે છે ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે બહુ દાંતે કરીને સારી નસતી પ્રકૃતિ થાય છે બહુ ધારો બહુ ધારો તમારી ઉપર અને ખાનગી તો કોઈ છું ને તો આ બરાબર નહીં તો કઈ તમારી ભૂલ કાઢવા ખાતર નહી હો અમને દેખાય આ માર્ગ આવો છે ખરેખર તો આ ઘર છોડીને આવ્યા છે ને આ કેવી સુંદર સડક એને મળી ગઈ આશ્રમ ને કોઈ કાળ દુકાળ નું દુઃખ નથી અરે સગા સંબંધી નું નથી હવે જો પૂરા અભાગ્ય હોય ને તો આ રોજ ન હેલ અભાગ્ય હોય તો ભાગ્ય છે તો એને રાત્રિ દિવસ તડફળ ગુજે વિચાર કરવો જઈ તો આપડે ક્યાં કાતા છીએ એવા ત્યાંની તડફડાટ થઈ જાય બરાબર કેવાય અમલદાર હતા એટલે અમલદારી માં તો હુકમ જ કરેલા હોય એટલે એ સ્વભાવ બરાબર પણ એ સ્વભાવ મારે દેવસ્વામી નું પાછો આવી જાય ત્યારે મન દુઃખ થાય એ સ્વભાવ આવે આવે એ મને દુઃખ કરેપ લાગે અમારે બરાબર ચેપાટી જાય આનો ચેપાડી જાય તમારો વાંધો લાગેલો કોઈ ક્રિયા ચેપાડી જાય અને દોષ ટાળવાની હોય એનું માન લઈને બોલે સાતું કામ કરીએ આ કોઈ સેવા નથી રહેતું એટલે કામ એટલે કામ નું ફળ તો ને કઈ થયું જ નહી સેવા હોય તો ફળ હોય સેવામાં નિર્માની પણ જાય વિકાસ હું જ્યાંથી પાછું નાની ઉમર માં આંધળા પણ હાલ એમાં હાલ ગયો આય દીધી નથી પડેલી સેવા આંખે અડી જવી જોઈએ આખે અડી જવી જોઈએ આથે નહી હો કોઈ કરતા હોય તો એને મેં એમ કર્યા કરે ખરે એટલે જોડાની ઉમર વાળા બે મોટામાં મોટી ખોજ આ મારા જે સાધુ ને પેલા કરી માણસ કેવાય એના દોષ ટાળવે દેખાવું જોયું ત્યારે ત્યાં તો દેખાય ગયી એ તો કઈ એનું કામ છે આપડે ક્યાં કરીએ કરો? તમે બે રૂપિયા મારી વાપરવાના માંગતા નથી હોય કરી પણ પૂર્વકર્માપિલેશ્વર પછી કપિલેશ્વર આનંદ સ્વામી એ પૂછ્યું છે હે મહારાજ પૂર્વ નો સ્વભાવ હોય તે કેમ જાણવો ને હમણાં નો હોય તે કેમ જાણવો ત્યારે શ્રીજી મહારાજે તેનો ઉત્તર કર્યો છે જે સ્વભાવ કરે તો વંદી ઉપર લુણ ઉચ દાહા મેઘ ન વરસે તો સુકાઈ જાય તેમ હમણાં જે સ્વભાવ તે તો થોડાક દિવસ માં જાય છે અને જે પૂર્વ સ્વભાવ હોય મૂળ માંથી ખોદી નાખે તો તેમ જે પૂર્વ નો સ્વભાવ હોય તેને રૂડા સંતના સમાગમ માં રહીને અતિ પ્રયાસ કરીને ટાળે તો માંડ માંડ કરે માંડ માંડ્યો એમાં તમારે કેમ હશે આ તો થઇ ગયા જલ કબળ લેવા પાણીમાં રોડે નહીં આ તો બઉ મને રસ્તામાં મોટર માં બેઠા તા આવતો હતો ને તો હું આવડા ની ચિંતા તો ભાવ ને મારા ભાઈ બધા કમળ જેવા છે કેમ ઓળખાય ઓળખી લેવા જોઈએ મારે પૂર્વ ના છે તો આ સંઘે કરીને છે સંગે કરીને હોય તો એનો સંઘ છોડવો અને આવવાનો સંગ કરે તો લવ છે અને છતાં ટ્યા છે જાણવું પૂરું ના એને તો આ મહેનત પડે તાય નો જાય રહ્યો અને કેટલું ભગવાન સરસ જોગાયો છે કેટલો સરસ આજે ચારે બાજુ દાવાનળ હળગે છે ચારે બાજુ દાવાનળે છે તમે કોઈ પણ મંદિરમાં જાઓ દવા નળ સિવાય કઈ દેખાતું હોય તો દેખાડજો આટલી ભૂમિકા તમારે માટે આવી કોણ ભણેલો એ એક નામ છે એનું એને હાથમાં રાખે અને તમે અગ્નિ માં ઉભા અને અગ્નિ માં બળો નહીં કોઈ ગમે હું ચારે બાજુ આમ પણ યા વસ્તુ હોય ને એટલે અગ્નિ નો હા સમાગમ નો હાજો એવું મને ધાર્યું રાખી બેઠા હોય ને એટલે અવરો સંઘેશ નહી કોઈ મળી બને શું એનું નામ જય મારે છે હજમણી હિ ઘર છોડ્યા બાર જોડ્યા સ્વભાવ ટાળવા હતો ભગવાન પાસે જવા માટે સ્વભાવ છૂટે નહીં કોઈ માટે નાખી નઈ મને બઉ વિચાર થયો આવા સરખા એક ધારા હોય તો સત્સંગ કેટલો એ લઈ જાય જો અમારે અત્યારે લીધે છે ફિલમ ખરું એના નાના ભાઈ અત્યારે દક્ષિણ અમેરિકામાં નીચે રહી છે ત્યાંના તળના માણસોને હરિભક્ત બનાવ્યા છો તળના માણસો સત્સંગી બનાવ્યા છે લસણ નું મૂલ્ય નોખવાય પરદેશમાં મહારાજની પૂજાઓ આવે છે મારા ફેરવે ભજન કરે છે માણસ હજી નાની ઉંમરો ભણે છે ભણતા ભણતા કરે એટલે એ છીએ ચરાય હા તમે તો ઠીક પણ આવડા થયા હવે પણ એ મારા નાનાથી થઈ ગયા આપડે ગયા એટલે બસ હવે આવે ક્યાંથી આમ કુંડા નું કરી લીધો એટલે અંદર આવે ને માન નો ગઢ માન નો ગઢ ટાળવા સમાગમ માં રહીને અતિ પ્રયાસ કરી શું ગયો પ્રયાસો હોય અરે સ્વામી બાળ મુકુમદાજી પેલા બઉ સાધુ રહેતા પણ એવા દેખાકારી બ્રહ્મા નહીં નામ તો બહુ નથી એટલે વાંધો નથી એક પુરુષોત્તમ વલમતાજી એક નાન વલમતાજી એવા ગુનાસરા ના હતા સ્વામી જમવા દેહ એટલે એકને આમ દહારવું પડે ને આમ દહેરવું પડે રો બે નીરા બેહી ક્યા હમ હુ એમની કેવો રયો ધુવા મેરા બેટા તો ખબર લે મુ આદરાઈ કર ના એકદી એકદી દેખું ઠુંમડું એ આદલા પહણાય છે બોલે કે મારું ફોહોડે ઠુંમડું ને બોલી કે એ છે હે બોલા યથા મા ગયો પછી તો એને આલે દી તો ઓલો પછી ખી જાય આ ખી જાય રો બે એમ ને આખી જિંદગી માં વયા ગયા બે વયા ગયા એને ખબર ને ખબર નહીં પડતી હોય ને હું જોકે આવી જ પણ પૂર્વ ના એવા સાધુ સાતુને તમે હારું છો એમ તો મારે લાખ કણો ખરવા ભૂખ લાગી હોય પેલો આખો પાછો ડબલા માં તૈયાર થઈ જાય તો આ સ્વભાવ છોડવા પડશે ભાઈ અને બીજા નહીં જવાનું અને ઘરે ભાઈ તો ખબર નાના નથી ખબર અંદર લઈ લઈ હોય એનું કામ કરી દે ને એકદમ કેટલો નિર્માની જો વધારે હાથી ઉપર બેસી ને નસીબ માં હવે અહીંયા આવ્યા તો આ કામ કરું એવડે એમ છે મારું નથી પવિત્ર થાય આંખ જોવે છે દેખાતું તો નથી આંદોલન જોઈ સેવા નો દેખાય એટલે આંધોળો કહેવાય આંદોલન ક્યાંથી ભાઈ દેખાય ટાય નો એ ઉપાય છે માસિક આગળ દ્રષ્ટિ રાખે આડું જુએ નઈ ભણું હોય તો ઘણા કરે તથા કરે એમ બીજા ને ખબર ન હોય મજા નો આનંદ થઇ ગયો આશ્રમ માં એવા તાથી જ સીધા પહોંચી ગયા ખરે ખરા ઘરે બા દેખાવી હશે એની ઉપર આંખ પડી આંખ પડી તો ગુરુ ઘાટ જોવા જઈ તો પાછો પડ્યો મારું નામ દાસ જે ઘરમાં લૂંટ ચલાવે ત્યાં રસોડા માં માટીની કુંડિયો લઈ કુંડડી એમાં ચટણી ભરેલી લઈ સિદ્ધિ આંચ માં મારો ન મારો મારું ફળ મને મળી ગયો એનું જૂની દાસ નામ પીડ્યું કેટલું ઇનાન છું આપડે ભગવાને સ્વામીનારાયણ ભૂલ્યા ના બળ હતું એટલું એને કર્યું રાહા બોલાતા સમજ્યા જયસ્વામી નારાયણ કાલે જો હવે વિચાર કરજો દુષ ટી વાત છે પેહલા જુવાન ત્યાં હોય એને હું આ કામ કરું છું હું આ કામ કરું છું આવે હું આ કામ કરું હું આ કામ કરું દોષ નો ટળે મારા પૂર્વ ના સંસ્કાર હોય આપણે મહેનત ક્યાં કરી કોઈ નું શરીર અથવા માણસ હાજકા છે તથા પેટમાં મારા મૂત્ર આંતરડા છે એમ વિચારે તો નાસિકા ની સંચરતા કરે જો એક વિચાર કરવા જેવું જોઈએ તમે કોઈ આ વિચાર ન કર્યો હોય આમાં માણસ કરે કાકા બે અમને તરત યાદ આવું આની અંદર હું ફર્યું છે ગંધારું છે ને બધું એનું છોડી એ ન મારી પ્રકૃતિ પ્રમાણે હું કંટાળો નો આવે હશે ને આ સાધુ ની રીતિ હતી જાણી ગંધારું હોય ત્યાં જ બે આપડે તો ચોખ્ખો જ કરી ધ્યાન કરવું છો શાંતિ હોય ઓઠીણું હોય ભલાણું હોય તો ઈશ્વરની સ્ટી ની અંદર સહન કરવાની ટેવ પાડવી જોઈએ બસ આટલી જ વાત કઈ બંધારામાં બે હું એવો અર્થ નથી કોઈ સંજોગો ક્યાં ગાયવામાં કંટાળો ન હોય એની ઉપર ભવા સાંભળા માં હિત થાય ભગવાન ની કથા કીર્તન સાંભળામાં નિદ્રા આવે ત્યારે ઉભા થયું નિદ્રા આળસ ને ભગવાન ની કથા રાખવી આ બધા ઇન્દ્રિયો જીતવાના સાધનો અને એમ જીતે છે ત્યાંથી બીજે ઠેકાણે ઉનાળો હોય ગરમી હોય નથી બદલાયું આખી જિંદગી માં તો પણ હરું થવા એટલે ઇન્દ્રિયોને લાદ લગાવે છે ને સમજાય પણ એ તો બધાય ને નક્કી થઈ ગયા બધાય ભાઈ બંદરી કામ તો થાય ને ને ને એમ જીતે અત્યારનો ટાઈમ મારા વાદળા ચીડ્યા એવો વરસાદ પાણી હવે આ પૂજા ને બધું હાથ મૂક્યા એટલે ખટલા ઉપર સાધુઓ મીણતા રાખતા પેલા મેણ એટલે માથે પાણી ન પડે આ બુટા સ્વામી ને એક બાજુ લેવો એક પાણી આ પગ ને જોડે બીજો કેળીએ બીજો માથે આમ પાણા ગોઠવી દીધા હરખા એટલે જરા હરખર અને હું પાણી રાત્રી આગળ કરતા હાલો સગવડ તો છે નઈ અમારે ઉતરવાની સાધુ ને સગવડ મગાતી એવા દિવસો કઈ દસ અમારે દૂધ પાક કરવો કરી દઈ કઢાઈ લેલી મેઘીરા લઈને ખી જાય નઈ તમે કરો એમ ને દૂધ નથી કરવો અમારે રોટલા કરી લેવું એમ કહો અમારા ને રાજી રાખવા ઠીકરા થી કહી કહીએ કરીને દૂધ પાક કર્યો મેટલા હવે સાપ તો હોય ને કઈ નઈ જરાય ઉદાસ નતા આનંદ હતો આનંદ માં દિવસ જાતા હો તમારો તો સગવડે પાણી બગાડે પાછું વાસણ આઠું કરે કેટલાય બગાડે તો એક રોટલો કરેલ આવડાવ બધા નું બિન તમારે દેવું પડે ને તમારું લૂંટાયું કરો ને હું યુ ઉતરતો નથી હારું છું રસોડા માં જવું તો આંખ પાડે ઓફિસ માં જવું તો આંખ પાડે એવો કારણ કે આ કઈ છોકરા ને બગાડ નું કા એનો હોય બોલો ને જયારે હાથ નવરા હોય ત્યારે હાથમાં માળા રાખી ભગવાન નું નામ લઈને એ વાત ખોટી છે જેટલા જીભે લેવાયલા જ મને કરીને લેવાય છે આપણે કોઈ ન વધે છે એ જોવાય મારી વાત મને કરીને લેવાય મારા હાથમાં છે મનમાં છે મનમાં હો અને પછી એક માળા બે માળા પાંચ માળા થાય છે એ સંકલ્પ થયા પછી બોલાય શું માલિબા સંકલ્પ થાય પછી બોલાય સંકલ્પી હોય પણ જિલ્લો થી વધારે નામ લેવા એ ખોટી વાત છે પણ એ અભ્યાસ કરવો તો એ દેખાય ને એ અખતરો કરવો છે તમારું આ બરાબર છે કે મારા ગત લખી ગયા જીતવું જેમ ભીની ખત હોય રાતે લોકળે ત્યા સુધી ખર કરે નહી અને જો નહી નાખે તો શિષ્ણ જીતા અને જીવા ઇન્દ્રિય ને જીતવી હોય તો જે વસ્તુ જીભ ને ગમતી હોય તે વસ્તુ ના આપવી અને આહાર યુક્ત કરવો તો જીવાની સંચલતા કરે રોટલી ખાવાનો ભાવ થાય તો ન ખાવી દેવું પણ એ બધું જોવું જોઈએ પેલા આ બઉ અભ્યાસ કરાતો અન્યા સાધુ ને આજે હું ખાધું એમ કે ભાઈ ઠેઠ પગથિયા ચડી ને પણ એ પૂવું છે ને લુટ થઈ જાય બોલો અને વાણી કંટર હોય મુક્ત સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા પ્રશ્ન પૂછ્યો છે એ સર્વે ઇન્દ્રિયો છે તેમાંથી એકને પરિપક્વ જીતે તો સર્વે ઇન્દ્રિયો જીતા એવી કઈ ઇન્દ્રિય છે તેનો ઉત્તર પણ પોતે જ કહો છે ત્યાર પછી વડે મહારાજે પ્રશ્ન પૂછ્યો છે જે પુરુષ ને કામ વ્યાપ હોય એને બહાર કેમ જાણ્યું છે એને કામ વ્યાપો છે અને એનું જે અંગ છે અને પ્રશ્ન પૂછ્યો છે જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું અને જેનો શાંત સ્વભાવ હોય તેને તંતર થવું તે ક્યાં વિચારે કરીને થાય છે જેમ વિચારે છું અને કેમ કરવું આપણે અંગ તો શું બદલાવું ભગવાન ના ભક્ત નું મહાત્મય જાણવું ને મહાત્મા ભગવાન ની નવ પ્રકાર પ્રકારે ભક્તિ કરે તથા ભગવાન ના ભક્ત ની સેવા કરે તેને કરીને શબ્દ બોલી ગયોગ નો હોય ના કરે. કઈ મળે શું કામ નું કોઈ નક્કી કર્યું છે મેલવે દેખાય <odh> ભગવાન પાણીમાં જે ભક્ત તેમના અંગ કયા છે માટે એ સર્વે ગ્રહણ ગ્રહણ કર જે પોતાના કામ નું કર્યો કોઈક ને તો નથી કરતા અને સર્વે ની વ્યવસ્થા ભોજન લાભ લાગુ પડે મારે તો ભાવ થાય પણ આવડાવીને કયા જ કરે છે એટલે નથી કે સમિ ધાદુ દ્રષ્ટિ હોય તો સમજ દ્રષ્ટિ લો કારણ કે સમજ દ્રષ્ટિ વધારો છે તથા ભગવાન ની વાત સાંભળવાની વિશે પણ શ્રદ્ધા છે મેં સંત નો વિશ્વાસ છે માટે વધી ગયો અને જે આવા સમાગમ માં રહ્યો નહી છે એમ જાણું લોયા નું મૃતમ